ચતુર્થી દિવસ શ્રીજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં સાધુ ની જાયગા ને વિશે રાત્રિ ને સમય પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા मुखारविंद आग साधु तथा देश देश हरिभक्तरी साधु तथा ग्रहता समझ प्रमाण उत्तर करो नहीं पक्षी श्रीजी महाराज बोलिया उत्तर करे भगवान स्वरूप अखंड वृत्ति मन स्वरूप अखंड अधिक प्राप्ति शास्त्र में कई का भगवानी मूर्ति है तो चिंतामणी तुल्यिंतामणी कोई पुरुष न हाथ में हो ते पुरुष जे जे पदार्थ ने चिंतव स्वरूप ने जो जो तत्काल देखे छे। तथा वैकुंठ गोलोक ब्रह्म महल ए आदि भगवान देखे माटे भगवान स्वरूप अखंड वृत्ति हरिभक्त गोवर्धन भाई श्रीजी महाराज प्रत्ये प्रश्न पूछू जेने भगवानी माया कहे रूप शू पीजी महाराज बोला भगवान भक्त हो तेने भगवान पंचभूत देह मूक ने भगवान, भगवान ना धाम मै तेरे ते देह ने पा तीजी महाराज बोलया धर्मकूल गरुड़ बेसी ने जाए कोई रे विमान बेसी ने जाए रीते भगवान भक्त भगवान धाम मैं યોગ છે પ્રત્યક્ષ દેખે છે એ તો જાય જ નહીં એનો એ આત્મા પોતે સ્વયં સાકાર બની જાય અને કેટલાક એવા છે કે એને તનુ આપે છે એમ બે પક્ષ છે જૂના હવે જે રીતે જેમ થતું હોય તેમ પણ એ કઈ ન હોય સ્વામી નારાયણ ભગવાન ના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સૌથી કઠણ સાધન છે એટલું સમજી ગયા ને કઈ થોડી વાત છે એ આ તમે પકડવા જાવ તો ક્યાંક જાવ તરત ના તરત વાયુ અને જો એ સ્થિર થઈ ગયું તો એથી અધિક કોઈ પ્રાપ્તિ નથી જ્યાં સુધી આપણે હજી મારી ફાવ માં ને ત્યાં નિદ્ર આવી જાય એનો આખો સંવાદ આવે जीव अ मन जीवे मन ने समझा भला मनस त्रियासी लाख नवाणु हजार नवसे नवाणु जन्म तारूज क्यू करीव मन ने कह एक देह तो मारूं करूं। मैं दे तो मारू धार्यू तारू धारियों एक आ देहे नही कर ત્યારે તમારે આ લોક માં રાત્રિ થી કોક ને લાને મારે તારું કઈ જોતું નથી હું કામ કરું એમાં તું દખલ ન કરીશ એટલું જ મારે કામ ચા દે આ દેહ દેહે તારું કહ્યું આ તો મારે ભગવાન હંભાળવા છે મારું કયું કર પણ મન લુચું બહુ છે ભલે કે હું વિક્ષેપ નહી કરું એમ કરીને સ્થિર વૃત્તિ થી જ્યાં ભગવાન ને જાય મિથ્યા મધ્ય વિયત ગતમ નો લુચું ને તે ઊંઘ માંગવાન ભૂલાવી દીધા બીજું પણ આમાં તો ઊંઘ માં તો નાખી દીધો હે એટલે ભગવાન રોક્યા એવો હોશિયાર બહુ છે હે મિથ્યા મધ્ય વિયત ગતમ નચગતમ તદપંખે રોહમ જો એટલે એ આપણે બહુ ઊંડો વિચાર કરી તપાસ કરો તો દેખાય ક્યાંય નાખી દે અને વલો આવે છે કઈ મન છે જીવ ને કિરણ કેમ લાગે છે જીવ જ કિર્યા કરે છે મન કરે છે ને એ જીવ જ કરે છે એટલે કોઈ અનાજ એવું કઠન નથી થઈ ગયું તો એ થી મોટી કોઈ પ્રાપ્તિ નથી જો એમ કર્યું સંકલ્પ કરે ત્યાં ભગવાન ના ધામ દેખાય ભગવાનની મૂર્તિઓ દેખાય બધું બાકી બહુ મારા કરતા કરતા એકદમ આનંદ થાય ખુબજ બીજા પ્રકાર નો લોક રૂઢિ નો નથી લોકરૂ જવું પડે હો ભાઈ અને જગત ને તો એકડા ઘૂંટવા મળ્યા નથી કોઈ નવરૂ નથી પૈસા વાળો નવરો નથી ભગવાન એમ બનવું પછી એટલે બીજો પ્રશ્ન હું આવ્યો હતો ભગવાન ની માયા કઈ છે ભગવાન કરતા હોય કાર્ય ની વાત કરી માયા નો પ્રભાવ એવો છે કે ભગવાન તરફ આપણે મૂર્તિ કરીએ તો આડુ આવી જે જે નથી ભગવાન સિવાયનું જેટલું પંચ વિષય ના પદાર્થો છે કેટલી ગણાવી બધી દેહ દેહ સંબંધી પદાર્થો અટકળ વિચાર કરવો પડે શું કેવાય બનુભાઈ તમે તો ભગત કેવા કેવું જોઈએ ને એટલે અહમ અને મમત્વ એને માયા કહીએમ શું મમત્વ અનાત્મા માં તો પડે અનાત્મમાં આત્મબુદ્ધિ એ અહમ જે આ અનાત્મમાં આત્મબુદ્ધિની ગ્રંથિ પડ્યા પછી જે મારું છે એવી વૃત્તિઓ જ્યાં-જ્યાં જાગે એટલે નિમંતણ શું દે ઉભરા દેખાય જ્યાં સુધી આત્મા નું અવલોકન છે આત્મા નું શરીર નું નહી હો ત્યાં સુધી નાશ પામ મો ભગવાન નહીં ખોલે આ નહી અહમ હો હું આત્મા છું બ્રહ્મ છું એ બોલ નિજાત્મા બ્રહ્મરૂપ જે કહ્યું છે છેલ્લી સ્થિતિમાં જનતા નહી હમરે કોઈ એમાં માયા ના ભાવ થી છૂટે આત્મા રૂપ બને એટલે બ્રહ્મરૂપ બને પણ પછી પર બ્રહ્મ માં જયારે ભક્તિ ભાવ થી પોતાને પણ બોલી જાય એ ભગવાન શિવાય કોઈ ટકી રહેતું નથી ટકી રહેતું તો ઊંચો ભાવ છે એની વાત કરીશું આ બધા નો અંગે શકે શાસ્ત્રો ના નિયમો છે પણ એને અભ્યાસ કોણ કરાવે કરાવનાર હશે કોઈને અહીંયા અહમ ને મમત્વ અહમ ને મમત્વ અહીના તો માયક છે પણ અમાયિક અહમ છે એ પણ નડે નડે છે એટલે ક્યાં નડે જન્મ મન નો લેવા રે પુરુષોત્તમ જેવા છે અને પોતાને હું બ્રહ્મરૂપ છું એવું ભૂલી દેખ ન લાગે કદાચ ને સ્વામી જેવો ભાવ પણ ભૂલાય દેવો યાદ જ ન રે એટલે થઈને બી તો યાદી અદ્વૈત માં ભય જ નહીં અદ્વૈત થઈ જાય આ લોકો અદ્વૈત અહીંયા ઠરાવી દે આ જીવ શિવ પણ એ દ્રષ્ટિ પહોંચતી નથી એટલે બિચારા એટલે કઈ કરવું નહીં વાણી થી બોલી ને કામ લઈ લેવું હોય કે કારણ કે આ હજી બિચારો પગ અને એને આગળ થી વાત નહીં મગજ મૂંઝ આવી જાય સ્વામી સેવક પણ હાર ઉછ રોકાય આ તો એસંગ આવ્યો ને ભગવાન સિદ્ધાંત ઈશ્વર નો અંશ છે આ એક થઈ ગયો આ ઊંઘે રસ્તે હતી કારણ કે એને થવું નથી આ ભાવ માં એટલે અહીંથી અહીંયા દે છે એ વેદાંત નો સિદ્ધાંત નથી તે કઈ મહિના નો હોય ક્યાં કોકનું ગુજરાતી કરેલું હોય બોલો આપડે કઈ સમજવું નઈ એવું પાણી પી બોલો પછી હરિભક્ત ને પૂછ્યું છે दे बराबर जुना, जुना साधु જે સાધુ ને સંઘે કરીને ભગવાન નું મહાત્મય પરિપૂર્ણ જાણ્યા માં આવે છે તે સાધુ જયારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવ ને શકતો નથી અને તે વાત ના કરનારા જે સાધુ એનો અવગુણ લે છે અને તે પાપે કરીને તત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી તો કે તો હારું નો લાગે ને ભૂલ કાઢે તો હારું નો લાગે આય આ કરે તો હાર મુખ વખાણ કરે તો હાર હેલું ન કે એ તો પ્રીતિ થી છે હેલું ચાન પણ એ સમજાવું અઘરું છે દી સભા બેઠી હોય એમાં તાર્યું મળ્યું હોય તો મુંજાઈ જાય આવું નક્કી કરીને બેઠા અને પછી એનું ફેરવે એટલે મૂંઝવણ થાય અને આ ભગવાન માર્ગે જેને જવું છે એને કાયમ માટે હું અધૂરો છું અધૂરો છું અધૂરો છું એ ભાવના કાયમ રહેવી મળે તો મળે તો કઈને મૂકી દેવું જોઈ માલી બાંધો છે દિયે વઢીને પણ દીયે છે ને બોલો અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્ય થી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ ભદ્ર લેપો ભવિષ્યથી તે માટે સંત નો અવગુણ જો ન લે એને માટે અમારો કરતો હોય એમ કરે તો યાદ નો આવે માટે વાપરવાના જોઈશ હજ બરાબર આવ્યો છે ને ઉડો હાથ ધર કે મારે એકદમ કપાય જાય ગળામાં લોહી કાઢે ને કાંડામાં નાખે એ પોતાને વાપરવાના શાસ્ત્રો ના શબ્દો એ લગભગ ગરાશિયા ની બેઠે વાપરવાના હે આ શાસ્ત્ર આ શાસ્ત્ર ના શબ્દો પોતાને માટે વાપરે એવો કોક એવો કોક જ હોય બીજાને માટે વાપરવા જેમાં આ એવો આવ્યો છે રાત્રિ ને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અરવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વર ની એ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નોગવે બરાબર પ્રકાર નું કેવાય આપણે આપડે બધા આગળ ભક્તો થઈ ગયા છે અમ્બરીશ ને જનક ને બધા કહ્યું છે મહારાજ છતાંય થઈ ગયા છે અને દરેક ભગત માત્ર એમ કે હજી આપડે ખુબ નીચે થઈએ ચડવાની વાર છે આ તો માનસિક ચડવું છે છોડી દેવું નથીરામ ભટ્ટ નો પ્રશ્ન છે મયરામ ભટ્ટ કોણ હતા કોણ હતા બ્રાહ્મણ હતા કોણ હતા મેં પૂછ્યું એનો જવાબ નથી દેતું કોઈ લા શબ્દ એને ઘરે ખેતી ની જમીન હતી બ્રાહ્મણ ને એજ હલ હાખતા ખેતી કરતા ઈ લોકો આવો પ્રશ્ન એના કરતા તો તમે બધા બુદ્ધિ વાળા એની પૂર્વ તૈયારી કેટલી હિયે ત્યારે આ પ્રશ્ન પૂછાય ભાઈ આપણને કોક કેસે પ્રશ્ન પૂછો આવો ના આવે યાદીમાં અત્યારે આપણે કેટલા નીચલે પગથિએ છીએ આ માર્ગ ખપ વિના નો હાલે પણ ખપાઈ ને ક્યાંથી હોય કોખ દેખ મનુષ્ય સહસ્ત્ર હજારો ભેગા કરો તત્માના કલ્યાણ નો વિચાર કરતો હોય આત્મા ના કલ્યાણ નો હજારો માં કોઈ એવા વિચાર કરનારા હજારો ભેળા કરે તો ભગવાન ગીતા માં તે દી લીખ્યું છો તે યુગ નો અંત હતો પૂરો આવી ગયો મનુષ્ય આપણે હજારો ભેગા થાય એટલે બધા દાદા ખાતર હોય ને મયામ ભટ્ટ હોય ને સ્વામી હોય ને એટલે સાધુ સમજ કષ્ટિત કર્યો તો બધા હોય નહિ તમારે ત્યાં અધૂરો નથી એમાં ભરાય કેવી રીતે એમાં નવું નો આવે અધુરો હોય એમાં નથી નાખી શકાય છલકાયું એમાં નાખવાનું શું જીવ પ્રાણી માત્ર વડતાલ અમારે મીમાનસા નો અને ન્યાય પાઠ ચાલે એ પાઠમાં માં વાંચવાનું ના હોય કરતા હોય બે ક્ષમ્તેજ હોય એમાં વચાણ વાંચીએ છીએ મને શરીરે હારું હોય તો એકદમ લાંબુ કરવું છું ને હારું ના હોય તો હું મારી મેળે દઉં છું એ તમે વાંચો ત્યારે લાંબુ તમને દેખાય ન દેખાય એમ ભણવામાં બોલવાને એકદમ આમ બેઠા હોય એવો પકડી લેવાનું હોય આ કઈ છાપેલું ન હોય એ બોલે એને પકડી લેવાનું પાઠાળા બંધ થાય રાજી થોલવા એમાં મને સમજાઈ જાય આપડે કાચા થઈ મને મારી મેળ ગુરુજી સમજાવતા તા એમાં લાગે બપોર પછી આવે સભા મંડપ માં બીજા આ ડોળિયા લાદ આવે તારે સ્વામી સ્વામીજી ખીલે તો એવું ખીલે કે આપડે ચોક્ક બેસી જાય સમજી જાય હું બોલું છું પણ હજી બેઠું નથી બોલું ઉઠલાવી બોલી જાય એ મને તૈયાર થઈ જતા અને આવડા ભણતા આપડે આ ડોલ આ ડોલ કરું આપણે પાઠ લઈ લીધો હું છું ભણનારા છે પણ એ તો સારું ન લાગે ને આપડે બહુ સારું કરીએ અમે છે ને બધે એવું પ્રસાદ ક્યાંથી આવે આ મોક્ષ માર્ગ છે આવે બોલો પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિ એ રહી ઉદાસ ભોગવે અને તે વિશે એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ના પડે ત્યાગ મોડો એટલે જ ગઈ છે એટલે તમને કઈ તમને લાખો કરોડિયો કયા હોગવાનો ભાવ નો થાય ત્યાગ મોડો ન પડે એની રીતિ કે ત્યાગી જાય ને આવડા ન જાય એવું છે ઈશ્વર ને ઘેરે તો બે આરખી આને લઈ જાય આને લઈ જાય પણ આવો થાય તો આવડા સગવડતા મળી આ લોકો ને અને તમે અગવડ પાવું પાછું સંજોગો એવા છે કે તમારે ન ચૂકવું હોય તો ચૂકી જાવ અને સંજોગો જ છે કે ગરીબ માં ન ચુકાય ન ચૂકવું હોય તો એ બધું હજી આવડત નો દેખાયું આંખો લે ઈશ્વર ને તો દયા હોય પણ આના પૂર્વ ના આના ભરતા હોય એટલે આની જતા નથી ઈશ્વર ને પક્ષ માંથી કેવાય એ તો દયાળું જ જીવ સહન કરી શક મળે છે મળ્યું છે જગત માં એક ઠેકાણે ખોલ જવો જિંદગી ભર્યું ઉદ્યમ જ નહી અને બપોરે મજા હરે થાય બધા છતા લડાઈ કરી ઊંડા ઉતરવું સગવડ વાળો કોઈ બી પ્રભુ પાસે જવા પાંચ ફૂલ એના બગીચામાં જ્યાં હશે કાલે દિવાળી આવી અનકોટ આવ્યો મંદિરે એટલા દયા ઉકવરજી ને મારા ફૂલ ચડે દયા ભાઈ હા મને કેતા આવા જુવાન ઉંમર હોય એને એમ થાય આપડે જેટલી સેવા હોય મારી વર્ગે કહ્યું ઈશ્વર ને કઈ પક્ષવાદ ની દ્રષ્ટિ નથી આને પૂર્વ ના પાપ છે જોડાતા જ નથી જો આવડત આપણને નો ખે પણ હવે હું વચવા બેઠો તો બે બાજુ કઈ મને તો દેખાય નાના હતા દેખાતા હોય કોઈ દોડી જાય નવરાઈ એટલે આમ થોડીક નવરાઈ તો નવરાઈ એમને કાઢી નાખવી ક્યાંક જોડાઈ જવું એટલે એનો લાભ મળી જાય પાછો નવડા જોડાય બધા એમને આ મજા નું હોય તો બેઠા બેઠા બેઠા ગાંબે ચોપડી આધા હોય કરે પ્રયોજન વિ જેમાંથી કઈ ન મળે પણ સેવા ધર્મ માં ન જોડાય પછી કે છે કે આપડે બે માણસ ને બે ત્રણ એનો બે નો સરવાળો કરે તોય વધુ હોય પછી કામ નો કરે એવું છે ભગવાન બધે હું થાય કોઈ દિનો તમારે તો હંમેશા ખર્ચા થાય છે મારી પાસે કોઈ ને કઈ ચિંતા હશે અનાજ કેટલું કોઠાર માં છે કેટલું નથી ચિંતા કરનારો પણ એ નવરાઈ મળી તો આમાં જોડે જવું જોઈએ માયાર મત નો પ્રશ્ન છે ભાઈ હલો ગ્રહસ્ત નો પ્રશ્ન ત્યાં જી નો નથી ત્યાં સંસાર આખો ગ્રહસ્ત છે એટલું બધા સમજી જતા નિરંતર દોષ ને દેખતો રહે અને લાખ રૂપિયા નો ચેક તમારે આવી જાય એટલે તમને પાપ દેખાય પાંચ રૂપિયા મળે પાંચ રૂપિયા હવા માંગુ આઠ ની વાત તો ક્યાં અને એવી મિલકત છે લક્ષો રાશિ જાત ફેરા મટાડે પ્રભુ ના સ્વરૂપ નો આનંદ આપે એમાં આપણે કેટલા સંતાસ્ત્ર અને ભગવાન ની સેવા તેનો નિરંતર સંગ્રખે અને જોડાય આગળ કોઈ વધવાનો વિચાર જ કોઈ ન કરે ભગવાન આ મનુષ્ય નો દેહાય તો આ ને પેટે ભાર પાડવા જાય તો બેઠા ફરવું હોય જ પણ આપણા ઓલિયા પૂર્વના અત્યારના નહિ તો પૂર્વના પણ આડા ફરતા હોય ને હાલુઆ નો હતી અને આપડે ત્યાગી માં હું એ ખબર કઈ આપણને ન આવડત ધીરે ધીરે કઈ કઈ બોલવું હોય મને કામ ન આવડે એટલે હમણાં જ અમે આ ફૂલ વાળા ભાઈ જરાક વાત કરતા હતા વાત કાઢી ઘરવાળું કયું કરે કેવી રમ આ માર્ગ માં કોઈ એમ કે મારે તો બીજું કેમ હા તો કે ન આવડે તો બીજી બારી જેવો ગયો ને ના ખાયું મેં જો અને મે મેં પૂછ્યું ને તો દીકરી કરતો હોય તો મદદ કરવા ન જાય આપણે આજે તો કરવાનું હોય પણ તમારે એ પાપ પાપ નથી પણ એ મૂર્તિમાન પાપ આવી ઉભા રહ્યા હોય તમારે હાલવું પડે ધર્મ પાક અને એને મૂકી દે એક બાજુ વધારે ભૂખ લાગે એમ જ ખાઈ અને હું આવી જ ખાઈ આપડે કેટલા પાછા થઈએ તો વિચાર કરોડા માંથી સામે પાણી કાઢી મૂકો હાલ્યો ઘરેથી નીકળ્યો ત્યાં હરફા નો ઉતરે હરફા ના ઉતરે પોતાનું એ કર્યા કરે થાય એ થી આવ્યું થાય એટલે હારે આપણે આ તો માયાર બંને આ બધા તીવ્ર વૈરેજ વાળા એ છે ને હે મેલા હું કામ પેરે ખબર છે ધોવા પડે અને વળી હારો સાધુ કેવાય મેલા પેરે આવડા વખાણ સાદુ હારા સરણી નથી આવું બધા પણ આ ધોવે બે ચાર તમારી ઓળખાને ભરે હોય આ ચાર વિચાર નહીં થોડી વાત છે ભગવાન ની સેવા તેનો નિરંતર સંગ્રહ રાખે નિરંતર નિરંતર અખંડ જોડાઈ જતા હશે ને કે જે કરતા હોય એ જ કરે પછી બીજા અડે નહી એટલે અખંડ કેવાય અદવું નહીં અખંડ શું અડવું નહીં એનું નામ અખંડ બોલો देश काल संघ आदि कठन आगे पंच प्रकार विषय भोग आसक्त नो देश काल संघ कठन प्राप्त थे तो विषय बंधाई जाए वैराग्य मंद पड़ी जाए તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ અને જે કનિષ્ટ વૈરાગ્ય હોય તેને સામાન્ય અને જો સારા પંચ પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય તેને મંદ વૈરાગ્ય વાળો કહીએ જોવું જોઈએ એ ઇના ચેક કા થાયું હવે ચેનલ તો નામ હોય છે અને વાંચવામાં કાય ન દેખાય હે બહુ મજેદાર સમજીયા ગોઈનમાં હે તો બેઠો છો ને સમજી ન જાય એ આમ નો હોય તો મે લખાઈવા તમારે બંધન નથી કાંઈ એટલે હારો છે આ વિચારણા માટે સારા પંચ વિષય પ્રાપ્ત થાય તેને ભોગવે તો તેમાં બંધાય મંદ વૈરાગ્ય વાળો કહીએ વચન આમૃતમ એવી રીતે ઘરડા પ્રથમ પ્રકરણ નું બીજું વચન આ મૃતમ જે તે થયું